શું શોભે એ રીતે સમાજ ના રચના કરવા એનું નામ જ ધર્મ ધર્મ જ એનું નામ બધું ઊંધુ જ લઈ દેતા મારે તોફાન ગાલી ની મદદ માનવતા લાવવા માટેનો ધર્મ છે બીજો મોક્ષ નો ધર્મ બે ધર્મ છે માનુષ થયો એટલે થયો તેતી ટકા પાસ થયો કોઈ ચાલીસ ટકા થયો ચાલીસ ટકા થયો પણ મનુષ્ય લગભગ પાંચ નેવ ટકા સુધી બધું અહીંથી એ માર્ગ શરૂ થવાની ઈચ્છા ખરી ભાવના બધા પાસે મારી પાસે જે બધા થશે ને સંધિ વાળા થશે હું તૈયાર કરી છું બધા તમે છોડે પણ ટૂંકામ વાત સમાજ નો અર્થ નોતા સમજતા પણ આ પ્રયોગ થી ખુબજ આનંદ સાથે સમાજે જેવો ભાવ થયો કોનો છે આ બસ એમને સમાજી લઈ જાય થઈ જાય એમને સમાધ્વર દાદા ભગવાન ના આશીમ જય જય કાર આજે પૂછ દાદા ભગવાન ના હાજરી માં दोषो प्रण कर विषय सेवन नम शक्ति आप आ रामने दादा पास मागे मे कृपा गुरुपा करो बार આવો આવો અકેલા તમે કહો મકાન વેચવું છે તમે આ બધા દેખાડો કરવા માટે કહો હા દેખાડો કરવા માટે કહો તો એ સેટલમેન નાખે પછી કે નહીં તો તું મઈ કઈ ગયા છે અંદર ઢોલાળો છે નહી કેતા લોકો દેખાડવા માટે બોલે સેટલમેન્ટ તો સાચું જી કરો કરવા કારણ કે ઈચ્છિત પ્રવૃતિઓ છે કેવી છે ઊભી કરેલ નથી ઈચ્છિત અને ઈચ્છિત પ્રવૃતિઓ એ જ ઈચ્છા શું એ અમારી કેલ્ક્યુલેશન છે જે ઈચ્છા માં પ્રવૃત્તિ કરવાની જ્ઞાન ના લીધું તેને નાખ્યું એને આજ આ ઈચ્છા કાલે આ ઈચ્છા થઈ છે એને બદલી શકાય ને ડિઝાઇન બધું બહુ ને તમારે અને ભાવ કર્મ ની કલ્પના માટે જે પૂર્ણા ઘણ કરે કરાવ કસાય થી જે કરવામાં બધા એક રાગદ્વેજ થી કરવામાં કસાય છે જેમાં ક્રોધ માન માં એને રાગદેજ કરવા તો બે ભાગ ક્રોધ અને માન એ દેશ જાય અને લોભ અને કપટ એ રાગ માં જાય રાગ ને કસાય થી ભાવકર્મ ઉત્પન્ન થાય જો કસાય ના હોય કસાય થી ઉત્પન્ન થાય એટલે કસાય ઉત્પન્ન થાય એના થી ભાવ કર્મ ભાવ કર્મ એટલે કસાય ને લઈને સ્વભાવ કર્મ ચૂકે સ્વભાવ કર પોતાનો નિદ ભાવ ચૂકે કચાર લઈને અને પછી પ્રભાવ ઉત્પન્ન થાય એ પ્રભાવ ભાવ કહેવાય પણ કલ્પના પોતાની છે એટલે શું કે છે અને કલ્પના કરી એટલે અહીંયા આગળ જે કલ્પના કરી ડિઝાઇન કહેવાય અને ડિઝાઇન નો ફોટો પડે ભૂતગલ તેવું જ થઈ જાય જેવું આપણે એ કરીએ એવું તેવું પૂજગમ થઈ જાય કરવું ન પડ્યું કલ્પના પ્રમાણ જ થઈ ગયું ભાવના પૂર્ણા ગ્રહણ કરે જળ જવું પેલા પરમાણુ ક્યાં કે ગ્રહણ કરે પૂર્ણા થઈ કે તથા જેવું ભાવના પૂર્ણા થઈ કેવું નહિ તો ભેસ કોને બનાવી પછી ઘસાય એટલે પોતાનું કઈ પણ ચાલે ઘચાય એટલે કઈ પણ ના ચાલે પર ભાવ કરવો જ પડે પર ભાવ ઉડી ગયો અત્યારે કોઈ ગધેડો થતો જ હાથી થતો ગમે ગુણ્યો લઈને ફરજ તો એમને અપમાન જેવું ડર છે કોઈ જાતનું કેવું સમાન માં શું કારણ કે અપમાન ન બધું આથી સો ટકા અપમાન એમ નામ જ સમાન ને માન કેવું પછી ભય ના રહે મોટા રાજા નહી આપડે રાજા મધ્ય ભૂકવા ઉભા ઉભા થઈ જાય એમને એમ નઈ કે રાજા આ થી લાગે શરમ રાખવું મર્યાદા કારણ કે શાસ્ત્રકારો એમને લ્બકર્ણ કયા લબકર્ણ એ ઘોડો હોય મોટું બોડી અને કોણ આવડા આવડા હોય ઘોડા અને આ તો હોય દરબાર બીજી બીજા શબ્દો માં કહેવાય બોલ્ડર કે લોકો સમજાવી આપણે ઉભી કરી પરમાણુ ફરી વળ્યા તમે એમ તમને અઘરા પણ આવે પરમાણુ અને તારો કરે તો પરમાણુ ઉડી એ જાય એવું નઈ હંગરાય એટલું એવું નઈ પણ સારું કરતા આવડ્યું જ ને અને સારું કર્યા પછી ખરાબ ના કરવાનો પાસે હા શું કરે હું પેલો પાણી થી આવે હું પછી દૂધ જવા જાય ને એમ થતા જેવા ત્યાં માણસ નું કામ નઈ આજે હોય બોટા સ્ટેટ નું વડો પ્રધાન વહીવટ કરાઈ જતો હોય એ રાજા નું ખાઈ જતો હોય એ રાજ નું ખાઈ જતો હોય તે આથી થાય ઠાકોરજી નું ખાઈ જતો હોય કે પછી ઉપર આથી તે રાઘોજી અંબાડી ઊંચેર અને આ રાજા ને પ્રધાન થઈ ગયો કોઈ કોઈ પટેલ ને કુવાડિયા ને કોઈ બ્રાહ્મણ ને મફત આપે બે કયા કોઈ લે મફત આપે લે તો ભે રાજ દ્વારે અને ઠાકોર દ્વારે એ બે જગ્યાએ શું ભે અહંકારી એટલો પ્રધાન જેવું ખાનદાની ગુણ છે બ્રાહ્મણ તો વાણી વાર કે ના બાજ મણ મણ હવા પણ ખાવા ને જો તો એ જીવે છે ને એ જીવે છે પાસે કોઈ નવા ભાઈ ભાવક્રમ થાય છે ત્યાં આપણે કહ્યું તો ચાર માંથી એકાદ પ્રકારનો કસાય હોય તો પણ કેટલા દોષિત કહેવાય ચાર એક હોય ને એ ચારે મુખ્ય ઓછો હોય એક આગેવાન જેવો થઈ ગયા નહી હોય ચારે એકાદ મારી નાખીએ માતા ને હિંસા નું નહીં કરતા પણ એકને છે એને રજા આપી દે એટલે બધા ચાર જતા એટલે માન નામનો કસાય છે ને એમાં રજા આપી દઈએ બધા જતા રહી નહી તો બીજા બધા માયા ના પુત્રો રોજ માન માયા લો રાહ છે છ પુત્રો ને એ હાથ માયા એ આ જગત ને બધાને સજાઈ રહી આવો આવો આવો આવો જયું કે આપણા સિવાય કોઈ જોઈ શકે નહીં જોવાની શક્તિ બીજા કોઈ નામ છે બુદ્ધિ ની શક્તિ છે અને જોવાની શક્તિ આપના સમજાય ના સમજ ના ફરી વખત આવશે ફરી વખત આજે ફરી વખત છે નરેશ પ્રતિકમણ કરે અને એને જોવે પણ તમે તો એમ કહ્યું કે જોનારા નહિ જોવે નારે મૂળ આત્મા પ્રકાશક જે છે તે જ કામ કરે માટે સ્વપર્ક ને તમને ખાતરી થઈ કે સ્વપર્ પ્રકાશ છે અને કાર્ય કર્યું એ આપડે જોયું શું કયું બરોબર બીજા ઉપર તો પ્રકાશ થઈ છે આપડે બોલે ભલે જમાનો ફાટેલો જમાનો ફાટેલો થોડો ફાટેલો છે થોડો ફાટેલો થોડો ફાટેલો ના કોઈ બોલે પણ એમ થાય ને કોઈ નામ કે રાતે સારો સત્સંગ થયો એ બોલે છે મને કેમ આપણે નાખે તો કોને કે આવું કે લાઈ નાખી નો સંભાળ दादा पे मनु भाई जैन धर्म नही कल्याण प्रवृत्ति चले चरण सत्संग जय बहु ओा मनसो हो तय घो लाभ पमी जाए उपकार मानता है कई पक्ष नी सच મારે મારા એમ કઉ વાગ્યા ઓછી કરે તો એમ નકતી હું તો થઈ ને કોઈ વર્નાર નથી કરનાર આજે આવશે દસ વાગે ભાઈ હા બરોબર પણ ત્યાં મારી આબરું રહી તમે વાત સમ થઈ કોઈ વાત હોય તો આપડે મૂકવી અને તક ના નિકાલ થયો હોય તો પછી કારણ કે ઉતાવળ થી એનો નિકાલ ના થાય ઉતાવળ હું ઠોકી બેહાડું એમ ભળી વાર ના આવે તમને ગેર બેસી જાય નહીં નહીં તો ઠોકી બે હાડેલી વાત ભલિવાર ના આવે અને મારી પદ્ધતિ ઠોકી બે ઉતાળ પેલો કરતા ઠોકી રહ્યા થઈ જાય રસ્તો નઈ થઈ જાય ઉતાવળ પેલા જે ચીજ ને આ તો વિજ્ઞાન છે આજે એક છોકરો આવવાનો છે જુવાન પણ બઉ ચારિત્રશીલ છે અગિયાર વર્ષ ઇંગ્લેન્ડ રહેતો આજે સાંજે નાન દીધા પછી મળ્યું રાજ મળ્યું એવું નથી આ રા આ જાય એવું નથી ના જાય હા બાઉન્ડ્રી જેટલી આપણે હં એટલી જ ઓતરી છે હજુ તો બાઉન્ડી જેમ જેમ હજુ પડતી બાઉન્ડ્રી મોટી થઈ પછી સર્વસ્ આખા વલની બાઉન્ડી બાઉન્ડી થઈ એના માલિક પોતાના પોતાના રાજમાંથી લોકો કારણ પેલા એ ટોળું જુદી જાતનું આવી રીતી ગણ્યા છે આપની વાત સાચી છે મને ધર્મ નો બળવાખોર કે છે સાધુ સાધુ ભાવે બોલે જ છે મેર સ્વામી એ કહ્યું આખા જગત ને શિષ્ય થવાની દ્રષ્ટિ વેદી નથી તે ગુરુ થવાનું પાત્ર નથી દ્રષ્ટિ વેધી છે અનંત ગુરુ થાય ને હા નહી ત્યાંથી પ્રાપ્ત કરવા જેવી સાચી વાય ગ્રહણ કરવી એ પછી મુસ્લિમ ભાઈ જૈ ની ભાઈ ભંજુ ની મસ્ત ધંધો હોય તે ગટર ની આપલા કાઢે હીરા પડેલા હોય કાળ કાઢી લે કાઢી લે હા એનો ધંધો બીજું દ્વારા હીરા બેન નોટિસ આપે છે દાદા એ એક વખત કહેલું दादा कोई वक्त संपूर्ण निरंतर दुद उपयोग रहता है સંપૂર્ણ ના સંપૂર્ણ કઈ જરૂર નથી આટલો એક આપણે ગણતી કરીએ છે આપણે ગણતી કરીએ સંપૂર્ણ ના સપોર્ટ જરૂર નથી તમારી પણ વિતરા એ તો બરાબર કજા એટલે એટલે મે આપને થોડી આદની વાત તો જેટલે એને હે જેટલે એને બધો બગડે હોય ઓછી થાય તો મત ક જાય આવો મત ભાઈ ચાલ આપણે બહાર દેસીયા તો બહુ હા અહીંયા થોડી ના ને તો બરાબર થઈ જશે હા કીમી તો સાત વાર કેસી જમસ્ત પટલ ને ત્યાં જો સાજે કન્યાને મે તો સેવા આજની જરૂર છે એ રીતે આપડે ભક્તિ કરતી વખતે આપણું સમજન ભક્તિ કરતાના કાયા વાચા ઓર મન મન વચન કાયા કાયા વાચા ને મન હશે માન વચન કાયા એક થવી જોઈએ આપડે એવું જોઈએ એ બી દશા જોઈએ આ બધે છે તો આજ પાસે માણસ આવે છે સાચી છે પણ એવું છે અને હોય બધા ના માનેલો પરમાત્મા છે મનો એકતા ભક્તિ એ એ માણસા એવો ડાયરો ડબલો થઇ જાય કેમ આવડે બીજા ભાઈ થયા છે કરવા માટે તું હે તું કહું એમ મારું નહી આવો આવો જયંતિ બધા બેહવા દો બધા જગા ખાલી કૃષ્ણ તમારું સ્વરૂપ છે તમે જ એ તો તુમતા સ્વરૂપ જ આવે અને તમી જ આ ઓળખાય છે બરાબર પણ એ ઓળખાવું જોઈ ને એ ઓળખાવું જોઈ ને પણ આ વાસના છૂટી જાય તો હું ઘે નું કહ છો તે જ વાસના વાસના જવાનું હોય છે હું ગયાનું અને એ મારી બાઈકો હા પુનામ બાઇકો કે છોડું જશે ને હા બસ બસ તો થોડો થોડો ગુસ્સો આઈ જાય છે કે છોડવું છે ને સગડો એ ગુસ્સા ભૂસા સગડો છોડાય છે ને હા મે કોણ આ જાણવું છે આય આય આય આય કે કે? તું તો પરમેશ્વર તો ભગવાન આપડે બરાબર છે સાઠ વર્ષ થઈ ગયા જ્યાં સુધી તું આપેલા જરૂર માનતા નર મનતા માજી સાત વર્ષ થાય જેવડી પણ તે ઉકૃતિ ની છે મારી નથી હા પ્રકૃતિ એ ઘેનું છે અને તમે પુરુષ છો ઘેનું પ્રકૃતિ આવે તમે પુરુષ આય પ્રકૃતિ એ ઘેનો છે ને તમે પુરુષ છો એટલે પુરુષ થવું છે ને એ સગ પાછળ હોય છે ને સ્વાવિતવું પચીસમ પોતે આ તાવી તત્વ મારા માં ખોય ને રામ થઈ જશે ક્યાંય છે તર વા છે વાવી લે છે આવડેઘાટ થાય પચાઘાટ થાય વાળી છે માર હા વારાવર એવા નથી હર્યા વર છે વાર ને આપડે વરુણભાઈ પાસે હર્યા હયા સારું પોલીસ ના પંથા માં આવ્યા પછી ગોધિ હોય ને બરફ કેવો દેખાય ભગવાન થઈ ગયો બધી બહુ સત્તાઓ છે આપડે પેલા ગયા નઈ ને તાર મને ખબર પડી કે હા હાથ માં આવે એવું કે છે તો ગમે લોકો માર ખાય ને. મેસ્ટમ રાખી વાર એટલે પછી હરવાર જવા ખરે આ તો હમણાં પણ ઈચ્છાય લોકો પછી ક્રોધ જતો નથી વાળા વરવું નથી જે કચેરી કેવું નથી ભલે ભલા તું મામ ભાઈ છે ને મને આવું હજુ કેવા પોચરો મહી પેલે આબરુભાઈ પોંચરો મહી ને આબરુ ભાઈ બરતો વખત આ તારે આવું થયું આવો રાખી સ્ત્રીનો આવડે કારણ કે શીખ્યો એટલે આવડે આ બીજા શીખતા નહિ બધું આવડે આત્માની શક્તિ કચાએ મુક્ત થવા માટે બને એટલે કે આગળ કુદરત વાત છે પછી હરાત પચા કાઢ આપીને મેળટાળું થઈ જાય શક્તિ આવે તો શક્તિ આવે તારે બરા કરી દે બસ અજ્ઞાન સાથે ઓછું કહેલું નથી દીખવું પડતું બીજું પણ આ જ્ઞાન થી જાય તો જાય ના આવે જ્ઞાન થી બધા નીવડાય છે दादा भे ज्ञान लेवाई कहते भगर प्रीति नहीं ज्ञान भय हो तो ज्ञान लेवा भे तो नहीं ભાઈ તો સંસાર નો ભાઈ તો એટલા બધા પણ આ બેફામ પણ છે કેવાય જ નહિ રસ્તે ચાલતો કે ના પહોંચે એમ ચેકો નહી ભય વારું જગત છે ઈશ્વર નું કઈ સ્વરૂપ નથી કઈ આકાર નથી તો એ ઈશ્વર નું આપને મનમાં કેવી છે ધ્યાન રાખે भाई पूछे ईश्वर नई स्वरूपर ना कई आकार तो स्वरूप तो केव स्वरूप स्वरूप छे तो केव स्वरूप तो केव रूपावे ध्यान धरव होर के ध्यान तो कई रीते ध्यान धरव ध्यान तो ध्यान में आई रीते हाँ जाने सारे बराबर એનું સ્વરૂપ જાણે ભગવાન જાણવા માટે ખાવાના રવિવારે બેસી જાય તો સ્વરૂપ નું થઈ જાય હા બેસી જાય તો બે વારે બેસી अपने मंदिर मई तो राम भगवान होगवान पर खरु स्वरूप मंदिर तो आ मूर्ति हो कृष्ण भगवान तो ये जोई जी आप ध्यान धरी सकिए मूर्ति से आम तो पी खबर नहीं पड़ती केव स्वरूप छे ध्यान धरव ધ્યાન કરવાની પરમાત્મા એકાગ્રાય ને એકાગ્રત ના થાય ને એક વાત માણસ બેંક ના રૂપિયા કાંઈ સાહેબ એકાગ્ર થાય બાકી એકાગ્ર કોઈ જગ્યાએ થાય નઈ આપણે ગાયત્રી મંત્ર एम छत्मा नु अन धरीए परमात्मा अमारी बुद्धि प्रेरणा करो तो ई परमात्मा के ध्यान धरी सकिए स्वरूप न हो सकते मंत्री एम एम से आज एक परमात्मा अब ध्यान धरए मंत्र परमात्मा न्यू न हो तो ध्यान के धरवे આજુ બધું જે હોય ત્યાંથી અંતર ઈચ્છા છે આપવા લાયક છે જે પી નાખ્યા માની એ કે છે કે માની લો હું લાવ્યો છું પણ મને આપો એમ કે જેપીન આગળ પેલા ચાલતા કોર્ટ વાર ને समय आज कहते आज सारा सारा नरसा कर्मो हिसाब कोण राखे सारा नशा कर्मो अपने कर हिसाब राखे करोड़ो हिसाब कर भात पदा दबाया पे बढ़ो हवा लोग नहीं खाता है કેમ ખાતા બગડી ગયો બગડી જાય બગડી નહી ખાય બગડીબલે જેને બગાડ્યો એ હિસાબ રાખે છે કોને બગાડ્યો કેમ ભૂલ નહી ખાતા થાય એટલે એ જે ચલાવે કરી રહી છે આ જે ભાત ઉતારી નાખે છે એ શક્તિ છે આ ભગવાન નથી કરતા એ અન્યાય ના થાય અહીં કોર્ટમાં અન્યાય થાય કોર્ટ માં અન્યાય થાય વખતે અહીં તો ના થાય બિલકુલ ન્યાય અને ભગવાન કરતા હતા ન્યાય ના થાય ભગવાન સમજાય જીવન ઉપે શું છે મનુષ્ય તરીકે જીવન ઉપે શું પૂછે છે ભાઈ પૂછે છે કે મનુષ્ય તરીકે નું જીવન નું ધ્યેય કયું મનુષ્ય તરીકે નું જીવન નું ધ્યેય શું નાના હોય તો હરિપર્ણા ધ્યેય